મોક્ષે જવું તો અંતર તપ જોશે બધા ને અનુકૂળ આવે એવું થશે મોક્ષે જમારા હોય કેટલાક ને દેવગતિઓ માં જેવું હોય સુખો ભોગવ માટે એટલા માટે આ લોકો ને સમજણ આ સાચું છે આપડે કરીએ જે ખોટું છે શાસ્ત્ર માં લખીશું સમજવું પડે તો થર્મોમીટર ના થર્મોમીટર જરૂર ના પડે હું જગત ને તાવ ચડ્યો તો થયા કરે થર્મોમીટર ની જરૂર પડે ને કેટલો તાવ ચડ્યો છે કેટલો નઈ શાસ્ત્ર ને પેલી જરૂર છે એ વસ્તુ છે શાસ્ત્ર જ્ઞાન છે પણ આ પ્રમાણું જે મૌખિક જ્ઞાન આપો છો એ તો બહુ સરળ જ્ઞાન છે અક્રમ વિજ્ઞાન છે આ જ્ઞાન નથી જ્ઞાન છે હું સમજી શકું પણ અક્રમ વિજ્ઞાન છે વિજ્ઞાન એટલે શું તરત જ ઉધાર નહીં અચેતન જ્ઞાન છે કેવું છે એ તમારે કરવું પડે તો જ્ઞાન તો માણસ કેવું કહે આ તો એની જ્ઞાન જ કામ કર્યા કરે તમારે કરવાનું નહીં હા એટલે આ સચેતન જ્ઞાન છે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 એક જ કામ થાય એક જ ઉપયોગ રે ઉપયોગ કેટલા રે એક જ રેમિક માર્ગ નો હા બે ઉપયોગ રહી છે બંને જગા એ કામ થાય હકીકત માં અહંકાર વિલય થતો નથી ને જ્ઞાની હોય ત્યારે એસી ટકા અહંકાર બાદ થયેલો હોય વીસ હોય જયારે અહંકાર ખાલી થાય ત્યારે મોક્ષ હવે અહંકાર ખાલી થયો નથી એક ક્રોધ નું પરમાણુ ના હોવું એકનું માન નું પરમાણુ ના હોવું જોઈએ ઘલો ના હોવું કપર નું પરમાણુ ના હોવું જોઈએ અહંકાર માં ભરેલા પરમાણુ કેવું છે એ અહંકાર બધો શુદ્ધ કરતા કરતા કરતા કરતા કરતા હા ત્યારે બાર આવે બાર આવ્યો છે શબ્દ આપડો સંસ્કૃત શબ્દ છે માથલી ખબર નથી કયો શબ્દ માધવી શબ્દ છે માધવી લખ્યું છે આ શબ્દ શું માલતી શું કેવા માંગે છે કોઈ જ્ઞાની પાસે કેવું અનવી શબ્દ એનો એનો આપણું આપણું શું થાય અશ્રુત એટલે કઈ પણ સાંભળ્યા છે એ કર્યા છે આપડે તો જે રીતે કામ નીકળે કઈ આપડું આ શું નથી પાક એમની જ લેવાની શાસન રેવાની જ્ઞાની પુરુષ તો આ પ્રકાશન ભૂલ કરે ઉપર કળશ ચડાયું કેવાય શું કહે સાસુ ના કળશ કેવાય શું કેવાય છે એની મેરેજ કામ કર્યા કરવું કર્યા છે તમને કામ કરે છે મેરેજ એ તમારે ઘર ઉપર જગા ઉપર નઈ ઉઠા તને ઊંઘી જાવ છો તેની જાગ્રસ્ત જ્ઞાન પછી સમાધિ થઈ ગયા મિત્રો સમાધિ માં કેવી બઉ ઊંચી પ્રકારની સમાધિ એક અવતારી વિજ્ઞાન છે શું છે પ્રજ્ઞા તો આપણે ઓળખવા માટે સાધન કર્યું શું કામ કરે છે એનું સાધન કર્યું પણ એ તો પ્રજ્ઞા એનો અંશ છે પણ આ વિજ્ઞાન છે શું નિરંતર કામ કર્યા કરે શું રાત્રે હું તમારે બે તો રાત્રે એવા અવસરો અવસરો માં અવસરો માં ના થવા દે શું કહ્યું આથી ધ્યાન હ્યાન એવા સંજોગો ઘટ થાય તો એ ના થવા શું કહ્યું ઇન્કમટેક્સ નો કાગળ આવ્યો હોય ચૌદ હજાર આઠ હજાર બે ના થાય ખાલી કરે આ લોકો જ્યાં કેતા હતા ચાલી વર્ષ થી ખાલી કઈ નાખે છે ભાડું વધી ગયું છે એટલે ઉપર ત્યાં નહી કોઈ આવે ને બધું તારી મે બેઠેલા છે અને દાદા ને બેઠેલા છે તારા હસબન્ડ તારા ઉપરવાળું કામ છે ક્યાં જીતી